લાભ ઉઠાઈ લેજો લક્ષ્મણ પણ ગમે એવું કામ હોય તો થોડી પણ અહિયાં આપું નક્કી કર્યું છે તે નક્કી કરીને ખાઈ આવડો બધો છે નક્કી કર્યું નથી કર્યું નક્કી કર્યું છે આ બધા બરોબર બરોબર જેવું છે હું લગ્ન તમારે આવવું પડશે એ હું નક્કી કરીશ એવું કે છે પણ બોલાતો નથી निरंतर आनंद रहे पूछे जाते हैं या सदा सदा ही आनंद रहे हां जी हां सदा आनंद रहे निरंतर मतभेद मतभेद कैसे चलें प्यारे ही नहीं धर्म मतभेद मतभेद क्यारे ही नहीं नहीं देखो जो ये लाइफ स्टैंडर्ड लाइफ है ये बनेगा तेरी लाइफ ना सो बराबर મનુષ્યમાં સ્વભાવમાં આવેલી વસ્તુ હોય તો ગુસ્સો હોય ને આપડે આર્ય પ્રજા કેવાય છે આપડે વિચારો આરીએ ખોરાક હારીએ આપડે ખોરાક બધું ખાવ છો ઇન્ડિયન અમેરિકન ફૂડ બધું ખાવો બધું તેથી બધું બગડ્યું આપડે તો ઇન્ડિયન ફૂડ અમેરિકન ફૂડ આપણને જેવો નથી કરતા નથી ખાતા આપડે બહાર જાય ન મળે એવું નઈ કરવાનું ખાવું હોય તો પોતે જેમ આ શોભિત છે તમે જાતે કાપો તો તમને કસર થાય એટલે ખબર નથી ના ભાઈ શું થાય એવું તમે કલ્પના થાય બરોબર છે કોબીજ છે વગરે તો વાંધો નથી પણ આ તો તમને લોહી દેખીને તમને ચમકાવો થાય છે આ ન ગમે તમને કેવું લાગે હાર્ટર થાય આપણને શું નથી જોડા ફાયદા માટે વાત કરી તમે કેમ લાવે છે કરવા જેવું નહી કરવા જોઈએ હજી કર્યો એ અંગે બરોબર વિચાર નથી કર્યો હજુ વિચાર અમારું શું બધું કહીએ અને મરી જવાનું વિચાર બનારસો હતો ને પૂછ્યું કે તમે કેમ નથી કરતા બી <laughs> વાક્ય <laughs> <laughs> <laughs> બીજા એક વખતે ફરી પૂછેલું એક હોય કે મસાર ગામ વાંધો શું થઈ ગયા છે તો આ મારું પેટ એ મરઘા કુકડા નું કબ્રસ્તાન નથી કેરઘા કુકડા નું કબ્રસ્તાન નથી બાયો માસ કબ્રસ્તાન હોય ને બાર ગ્રાઉન્ડ આપી જઈને લઈ ભાગ કે ભાગ આવે જે રીતે વિચારીએ પ્રમાણ લાગે છે કેથી જેમ વિચારીએ પ્રમાણે લાગે જે રીતે વિચારીએ ના ના તમને તો દેહના ડિપેન્ડન્ટ રાઇટના ડિપેન્ડન્ટ સુગરાના ડિપેન્ડન્ટ આ બધા લોકોના ડિપેન્ડન્ટ છે પૈસાના ડિપેન્ડન્ટ છે અને મન ના મન ના ડિપેન્ડન્ટ મન ના ડિપેન્ડન્ટ બરોબર તો મન ના ડિપેન્ડન્ટ એમાં જે મન ક્રિટિકલ થરેના ડિપેન્ડન્ટ અલજેતેન આ તો કોણ છે તમારે કોઈ મોડેલ દુનિયા કોને બનાવી છે એ તો કોઈ ને ખબર નથી વર્ષો વર્ષો પેલા જયારે આદમ અને જન્મ થયો એમાં જયારે જન્મ થઈ રહ્યો તો કોઈ ખબર નથી આપણા મા બાપ ના પણ એમના મા બાપ એમના મા બાપ એ રીતે એમના મા બાપ ના મા બાપ તો એના બાપ હશે એના બાપ કોને જરૂર છે ભગવાન એની પાછળ છે ભગવાન એની પાછળ છે બનાવનાર ભગવાન એની પાછળ બનાવનાર જોઈએ ને રાઈટ સાસુ કરે બીજું કામ સાસુ મરી ગયા કોને બનાવીએવા નહી છે જીતેન્દ્ર નહી જીતેન્દ્ર કેવાય એ તો ખબર નથી તમે નામ નું નામ આપ્યુંન્દ્ર ખરેખર વાત છે તમને ના થાય ને રિયલાઈઝ ના કરો છે હું કોણ છું રિયલાઈઝ કરવું છે ના કરવું જોઈએ આપડે કોણ છે તો વીસ હજાર ડોલર કેમ ત્યાં વધારે ત્યાં આગળ વધારે કે એય તે તો ડાળું પર હે ઓ અને આઈતે 1 ડોલર માં મતને રીએલફ તો વો જમારે જાતે રીએલાઇઝ કરે છે કરીએ ત્યારે કોર હો જાય ત્યારે ઉપર એ ડોલર એ માસ્તર એ ડોલર એ માસ્તર બીજું બધું મૂલ્યવાન કહેવાય ત્યાંના પૈસા ના હોય તો કપડા બપડા મારા પોતાની સમાવી ના પૈસા ના તમારે પીછાનું પેરું પૈસા ના આવેલાઈજ કરવું છે આત્મા જાણવો છે ના ભાઈ એથી લોકો કર્યો મનુષ્યતા પછી બધે જ કર્યા કરે તૈયારી હશે તારીખ વાળીક નોંધી લો બધી શનિવાર અને અમુક લઈ લો બિનેસ ચાલે છે ના નોકરી કરું છું નોકરી કરે છે નોકરી કરોધીએ છીએ બીજો ધંધો ધંધો શોધીએ છીએ નોકરી કરી કરી કરી. બેન બેંક માં જોબ કરે છે એમના બા ના મા થાય એટલે આ તો જ્ઞાની પુરુષ છે કોણ છે અને દાદા ભગવાન તો પ્રગટ થયા છો આમ તો હું હોવ નમસ્કાર પ્રગટ થયા છે તે હું કઈ તારી બેઠો નથી જવાબદારી જે હોવું તેવું છે તમારા જેવા આવું અવડું બોલાવ્યુંડું તમે બોલાવો મારે છું એ નહીં જાણતો એટલે આ ચીટ ના કરવું મારે કઈ ખરેખર હું જીતેન્દ્ર નથી કે જીતેન્દ્ર મારું નામ છે કઈ તમે ખરેખર જીતેન્દ્ર જ છું કે દાદા ભગવાન તમને દાદા ભગવાન નાશ માગે એ મળે જે માગે તમારે જે માગવું હોય માગું જે માગવ કેવું જ્ઞાન હું માગે તો કેવું મળે ને અત્યારે સ્ત્રી અત્યારે એ ભગવાન રાખે મિત્રાંત ભગવાન લોકો રક્ષણ કરવા ભગવાન છે તે રાખે અને આ તો વિચરા કઈ પૂછો જીતેન્દ્રભાઈ આવા એવા પ્રશ્ન પૂછો ત્યાં પ્રશ્ન મન નું સમાધાન શું છું લઈ જ રમાબેન અને જયંતુ શું કે છે લખો તા ખોટું લાગે દુખ થાય દુઃખ થવાનું પોતે છે નાતું લખવું તો લખડાય સાતું હોય તો લખો ગયા છે તમે સાતુ આ છે બરોબર અને આ લોકો શું નાચે છે ને પણ એમ કેવાય નહીં ના એક લખો કે પુસ્તક હું લખી નાખી દઉં હવે પૂછવા આવતા કઈક તમને દૂધ થયું માસ માંગી લે છે બીજી રીતે તમને માર્યો ડુંડો આવ કૃષ્ણ ભગવાન બીજી રીતે માર્યો આ ચક્ર ઉપર ફરે વિચિત્ર કાળા વીસ હજાર વર્ષ પછી છે તે માણસ સાડા તારીખ થશે ડેરા છે કે મંદિર કશું મળશે કેમ સર્વિસ છે તમારી કયું તમે શું કહો છો ત્યાં એન્જિનિયર છું ક્યાં ત્યાં અંદાજ નથી ભાડ્યો શું ભાડું મને છે રોજનું રેન્ટ રેન્ટ શું છે રેન્ટ ના હોય મારે પગાર હોય કે છે પગાર મહિને રેન્ટ કેટલું આવે છે મને કહે ને ત્યાં કચાઇ આવે છે તમે રોજના ખોટું હોય રેન્ટ થયું તો મશીનરી સરકારે ભાડે આપીએ મેટ્રોલ ફૂ ને ના પેટ્રોલ અમારે ઘરનું ક્યાં છે ભાડે આપ્યું એટલું બધું હશે તો સુરેશ જાની હે જાની જાણી તે રજનીશ નો ભગતો હતો એ મોટો ધબ્બો પી નાયું માળા શું ભાડું ભાર ભાડું કેવાય શું કેવાય એટલું બધું કયો બાકી બધું જાગે છે નહીં અમને કઈ ભાન જ નથી ગઈકાલે અમને જરા સારું પીલ થયું ઘણું સારું પીલ થયું તે ને ને હું જાણતો આપણા દસ વખત હું મારી જાતે ફિટિંગ કરી શકું પણ આ ફિટિંગ હું મારી જાતે કરી શકું ની અલગ પડશે કરતા કરતા કાચું પડશે પણ ફિટિંગ કરવા મળીને કાચું પડશે તો આવતા બે જશે નહીં તો દસ ગે શનિવારે આ ગુના દિન છે કે એને કઈ જુદું ના દેખાયું ગઈકાલે કે એને કઈ જુદું ના દેખાયું કઈ વિઝન કેવું કઈ આવ્યું નઈ એને જુદું હોય નઈ કશું હતું થાય એવું જાણતો હતો હું જાણતો પણ જેટલું થયું એટલું થાય તે મને આશીર્વાદ આપો એમ આશીર્વાદ આપો આવજો આવજો આજ જોઈને હે ભાઈ વેકે સાથે જ રહે છે અમારું છે વેદી કરે છે તો કે સકા સીન તે ઓ તમને સં સંતું મને સરે લાઈવ થાય ને પછી આની બલાઈવ એની બલાઈવ હારી કે હે હમણાં તમારા હતા અમે તો કહીએ છીએ કે બધા દુઃખ અમને આપી દઉં સુખમાર બરોબર પછી એક પછી આવ્યું જોઈએ બરોબર રાતે સપના માં હોય એટલે કોઈ માણસ મારા સસરા ચાલ્યા તો આપડે બીજા પેલા એમના સસરા પેલા બે ના સસરા છો ને મારી થોડી લગ્ન કરવાની તૈયારી કરે તારે એ કે છે કે હું તે પેલા લગ્ન કરું તો તમે ત્યાંથી આવો ખરા આવો તો હું લગ્ન કરું તમે હું આવી જ કરું મારા માથે દાદા જ દે ઉટ કેવું છે થઈ ગયું મારું થઈ ગયું મારે તો મારી પાસે દાદા છે કે હા રાગે પડી ગયું ને બરોબર ચાલુ બહુ રાગે પડી ગયો બહુ ઉત્તર ઉત્તર દાદા બહુ પાકા છે દાદા કાચા દાદા શું થાય જેટલા ભગવાન છે ને બધા પાકા કાચા પોતાનું તો કામ જ નહીં ને દાદા ચેતરે જગત ખાય છે ને બધા એ જગત ના નીકળી જાય છુટા મારવા ના પડે એવું આકાર છે બધું અને બધા નવ કલમો થયો ને પાછલા વેરતા વેર બંધ સુધી જશે બધા એટલે કોઈ અવરું ના પડે એટલે બેને નાની હા તો બહુ મત આવી તો બધા પ્રસંગ હોય ને તેને જ પે મારે તો કોઈ પ્રશ્ન નથી એટલું જોઈએ એટલો પ્રશ્ન શાંતિ થઈ જ આપડે કરવા માટે છે મિલિયન એન્ડ હાફ ડોલર નું હવે એમાં લોકો એ જમીન દાન આપી એ જમીન એવી છે કે ત્યાં મોડા પણ નથી જતા એવા બધા જુદા જુદા દેવો ની મૂર્તિઓ મૂકી છે એમાં એક દેવ ની પૂજા કરવા માટે અઢીસો ડોલર આપવાના કોઈ બીજા ના દેવ પૂજા માટે બસો ડોલર આપવાના કોઈના સો કોઈ ના પચાસ જુદા જુદા ભાવ રાખ્યા છે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 મૂર્તિ ના દર્શન કરે એટલે બઉાવી માટે ઘીનો દીવો કરવો બીજું કરવું પડે મકાન છે મકાન ના ખર્ચ થાય એટલે પાંચ ડોલર મૂકવા શું ના તદ્દન કિનારે તો મેં કેવું કે દાદાની સાથે સત્સંગમાં એવું થતું ઘણી વાર કે આ બધો અભાવ્યો જીવ દોડતો જીવ છે કોઈ મંદિર માં ઉતરીને આવી નહીં શકે ચાલતી નક્કી થયેલી હોય સાઈડ એ ત્યાં જ નક્કી થાય આપણા હાથમાં નહીં બઉ સારી જગ્યા ભાઈ જોઈ લીધું એરિયા ને જાણીતા કારણ કે બારડોલી નજીક જ રહી છે બારડોલી નજીક ના ના કઈ કહેવાનું પાંચ હપ્તા કરવાના દાદા આવે એને આવવાના છે પાંચ હપ્તા કરવા યાદ રાખવાના હો 400 ડોલર થતે મંદિર ખાતે લઈ જ લે 1000 ડોલર પુdte ખાતે સ્ટોક માં હા હા સસ્તાગનો মধ্যে બે ડોલર ગયે ને હા આબલે આબલે સતે મંદિર ખાતે લઈ આ કરો હા દાદા સસ્તાગનો તો બીજા આયા છે મને આજે સર મારું જૂનું છે તો જતી રહેશે થાય મને ચાલીસ માં વેચાયું હવે એકાવન માં લીધું અમે પછી જે આવ્યું ને અહીં ડાઉન પેમેન્ટ મૂકી દીધું સારું 900 માટે કેટલું મોટું લીસ્ટ થઈ ગયો હતો પરિવાર કે લાભ મળ્યા બઉ સારું છે કેટલા મહિના થયા મસા ને દાદા ને અહીંયા હતા ને જૂન માં ત્યાં ગઈ અચિમ તો છોકરા ને પાછી સ્કૂલ ની પ્રોબ્લેમ થઈ જાય સ્કૂલ માં પણ એ લોકો એન્ટરિંગ ટેસ્ટ અને ચવડો છે અને વઘારેલોટલો દાદા ને તબિયત સારી છે ચિંતા નહી કરતા ભાઈ સાહેબ દાદા એ કહ્યું કે અને આ ગયો પોતાનું કે બીજું છે બીજું આ બધું રિલેટિવ ને આ રીલ એવું બે ભાગ આવી ગયો રિલેટિવ થી દે રિલેટિવ ને જોડી ના રીવાય શું કાલ દેરા રિલેટિવ તો તો પણ નિશ્ચય તો આ ગઈ હવે ઓ કરે તો બોલ પડેગા